પરમાત્મા ને પ્રગટ થવું ગમતું નથી પરમાત્મા સ્વરૂપ ને છુપાવે છે હું તમારો ભાઈ છું ધર્મ ભગવાન વખાણ કરે તમારા યજ્ઞ માં કેટલા સંતો મહાત્માઓ ભોજન કરે છે આ બધાઓને જમાડવાનું પુણ તમને મળે છે થોડી મને સેવા કરવા દો બ્રાહ્મણો નું ભોજન થયા પછી પથરા ઉઠાવવા જાય ભગવાન એક સાધારણ કામ કરે છે એમની વ્યવસ્થા બહુ સારી છે ગીતાજી મહાર્જુન ને કહ્યું છે કોઈ અપેક્ષા રાખીશ નહીં આખો દિવસ સત્કર્મ કરે પાંડવોના ઘરમાં ઘેર કામ કરવાથી શ્રી કૃષ્ણ ની કઈ કિર્તિ વધવાની નથી કોઈ અપેક્ષા રાખવી નહીં અશાંતિ નો જન્મ અપેક્ષામાંથી થાય ભગવાન વિના કોઈ પણ વસ્તુની જેને અપેક્ષા છે એનું મન અશાંત રહે છે ભગવાન અર્જુન કોઈ અપેક્ષા રાખીશ નહી અપેક્ષા છોડીને સત્કર્મ કરોલ્યા છે તે ભગવાન જીવનમાં પરિપૂર્ણ દેખા ધર્મ રાજા ભૂલી ગયા છે શ્રી કૃષ્ણ પરમાત્મા છે ધર્મ રાજા એવું માને છે મારા માસુદેવજીના પુત્ર કરવા માટે આવ્યા છે ભગવાન સ્વરૂપ ને છુપાવે છે ધર્મ રાજા એ જયારે કહ્યું કે મને ભગવાન ના દર્શન થયા નથી નારદજીને ઠીક લાગ્યું નહી નારદજી કહ્યું તારા ઘરમાં જ ભગવાન વિરાજ કે મારા ઘરમાં ભગવાન ચારે બાજુ જુએ છે શ્રી કૃષ્ણ નજર તો જાય છે આ ભગવાન છે આ ભગવાન હોય તો પતરાડા ઉઠાવે આ તો વસુદેવજી પુત્ર છે શ્રી કૃષ્ણ ના દર્શન સ્મરણ માં તન્મય થઈને કથા ભગવાન સમજી ગયા છે કદાચ નારદ મને જાહેર કરશે પ્રભુ એ નારદજી નારદજી કહ્યું પ્રગટ થવાની ઈચ્છા નથી હું તો વિવેક થી બોલું છું આ સમજતો નથી હવે આજે મારે તમારે તમને પ્રગટ કરવા જ પડશે આ સમજતો નથી ધર્મ રાજા એ પૂછ્યું છે ભગવાન ક્યાં છે મર્યાદા છોડી દીધી ભગવાન ના સન્મુખ આંગળી કરે બ્રહ્મ શ્રી કૃષ્ણ એ જ પરમાત્મા છે આ યજ્ઞ માં જે બ્રાહ્મણો સાધુ આવ્યા છે ખાવા માટે કોઈ આવ્યા નથી કોઈ નથીના મુનતી શ્રી કૃષ્ણ એ જ પરમાત્મા છે અમે શ્રી કૃષ્ણના દર્શન કરવા આવ્યા છીએ ધર્મ રાજાને ભાન કરાવ્યું છે ત્યારે થયું છે ભગવાન કોઈ જીવને છોડતા નથી નારજી સદગુરુ જયારે આંખ આપે છે સદગુરુ કૃપા કરે છે ત્યારે સચિષ્ય ને ભગવાન ના દર્શન કરવાની આંખ આપે છે ઘરમાં ભગવાન છે ધર્મ રાજાને જ્ઞાન નથી સભામાં જયારે નારજી એ કહ્યું શ્રી કૃષ્ણ એ જ પરમાત્મા છે ત્યારે ભગવાન ની નજર ધરતી માં છે પ્રભુએ મસ્તક હલાવ્યું આ બોલે છે કે બરાબર નથી ભગવાન તો વૈકુંઠ માં નારાયણ છે હું તો વસુદેવજી નો પુત્ર છું ધર્મ રાજાને શંકા થઈ જે લાયક નથી એને ભગવાન ના જલ્દી દર્શન થતા નથી કદાચ દર્શન થાય તો દર્શન વિશ્વાસ થતો નથી નારજી એ કહ્યું કે શ્રી કૃષ્ણ પરમાત્મા છે પ્રભુએ માથું હલાવ્યું ના બોલે છે હું નથી વૈકુંઠ માં જે નારાયણ છે તે પરમાત્મા છે ધર્મ શંકા થઈ છે દર્શન માટે હટ ન કરો લાયક બને જે જીવ લાયક બને છે તેને ભગવાન દર્શન આપે છે જીવ લાયક નથી તેથી દર્શન આપતા જે લાયક નથી એને દર્શન થશે નહીં કદાચ થાય તો દર્શન તમે કહો છો શ્રી કૃષ્ણ પરમાત્મા છે એ તો ના પાડે છે એક હું ઈશ્વર નથી આ બે સત્ય શું છે તમે બોલો છો એ સાચું છે કે શ્રી કૃષ્ણ બોલે છે તે સત્ય છે નારદજી કહ્યું નહી સંત સાચું બોલે છે ભગવાન તો લીલામાં કોઈ કોઈ વખત જુઠ્ઠું પણ બોલે લીલામાં જુઠ્ઠું પણ બોલે હતા વાલવાલ મિત્રો સાથે રમે છે મન સુખા એ માટીનું સુંદર મકાન બનાવ્યું બાલકૃષ્ણ ને બતાવે મારું મકાન કેવું થયું છે કનૈયા મારું મકાન જોઈને તું બનાવી દે કનૈયો મકાન બનાવવા જાય પણ દિવાલ પડી જાય નથી બાળકો લાલા ને કેવા લાગ્યા કનૈયા તને કશું આવડતું નથી મારું મકાન કેવું સરસ થઈ ગયું બધા હસે છે મારું મકાન પડી જાય હું શું કરું બધા હસવા લાગ્યા અને યુદાજી ને કહ્યું લાગાય માટી ગાધી મા એ વિચાર કર્યો માખણ ખાય તો તગડો થાય અને માટી ખાય ને કદાચ એના પેટમાં રોગ થઈ જાય તો બાલકૃષ્ણ દોડતા આવ્યા છે નાલા ને પૂછે છે તે કેમ માટી ખાધું બાલકૃષ્ણ એવું નાટક કરે છે મને માની બીક લાગે છે ગભરાયા બોલતા નથી માં પૂછે છે કેમ બોલતો નથી કેમ માટી ખાધી મારી માને કદાચ મારશે ખાધી નથી આ બધા જુઠ્ઠા છે એકલો હું આચરું છું શ્રી કૃષ્ણ સત્ય છે આ બધા જુઠ્ઠું બોલે છે બાળકોએ કહ્યું માં કનૈયો જુઠ્ઠું બોલે છે એના મુખમાં માટી છે એ જુલે છે જોવું છે ગોકળું શ્રીકૃષ્ણ બાળક થઈને રમતા હતા શ્રી કૃષ્ણ જ્યાં વિરાજે ત્યાં ઐશ્વર્ય શક્તિ સેવામાં હાજર રહે શક્તિ કે છે શ્રી કૃષ્ણ મારા પતિ છે મારા પતિને કોઈ મારે મારાથી સહન થાય નહીં નિશ્ચય કર્યો છે લાલાના મુખમાં માટી દેખાય તો સજા કરીશ બ્રહ્માંડ ના દર્શન મોટા મોટા દેવો ઋષિઓ દેખાય ચંદ્ર સૂર્ય મુખમાં દેખાય છે દિવ્ય પ્રકાશ દેખાય છે દેખાય નાના હતા ત્યારથી સ્વરૂપ ને છુપાવી રાખે હું ઈશ્વર છું તે કોઈ જાણે નહીશોદાજીના આંગણામાં મોટા મોટા સાધુઓ સંન્યાસી મહાત્માઓ આવે યશોદાજી ફળ આપવા જાય ત્યારે સંતો કે માં ફળ દેવા માટે હું સાદુ થયો નથી પરમાત્મા વર્ષો થી હું પરમાત્મા છું ચાલીસ વર્ષ થયા હું સાદુ થયો હજુ મને એક વાર પણ દર્શન થયા નથી મને એક સંતે કહ્યું છે પરમાત્મા તો ગોકુળમાં યશોદાજી ના ગોધમાં રહે મહાત્મા બ્રહ્મ ને શોધવા નીકળ્યા હતા કઈક બ્રહ્મ મળ્યું નહીં યશોદાજી ઘરમાં જ આવે છે બાલકૃષ્ણ ને સમજાવે છે બેટા બહાર એક મોટા મહાત્મા આવ્યા છે તને જોવાની અમને બહુ ઈચ્છા છે તને આશીર્વાદ આપશે કે મને આશીર્વાદ જોઈતા નથી તને આશીર્વાદ જોઈતા હોય તો તું જ એને બહાર પગે લાગજે હું એને પગે નહીં લાગુ કે તને આશીર્વાદ નહીં જોઈએ તને શું જોઈએ કે માખણ મિશ્રી મને આપી દે અને આશીર્વાદ લેવા તું બહાર જાઓ મને આશીર્વાદ જોઈતો નથી આ કેવું બોલે છે બેટા તને બહુ પૈસા મળે છે તું સુખી થઈશ મોટા મહાત્મા છે માં એને હું બરાબર જાણું છું કે તું શું જાણે સાધુ થયા છે હજુ હૃદય સરળ નથી સરળ હૃદયમાં ભગવાન આવે મનમાં જ્યાં સુધી વાસના છે ત્યાં સુધી હૃદય વાકવું હોય છે સરળ હૃદયમાં ભગવાન આવે છે હું એને ઓળખું છું હું બહાર નહી જવું સાધુ મહારાજ પાણી પીતા નથી અહીંયા એક વાર લાલાના દર્શન કરે આંગણામાં પેલો સાધુ બેઠો છે મને બહુ બીક લાગે છે એની દાડી બહુ મોટી છે મને બીક લાગે છે બાળક છે એને બીક લાગે છે સાધુ મને પકડીને લઈ જશે ંગણામાં સારું ભૂખ્યો બેઠો છે બાલકૃષ્ણ ને આશીર્વાદ આપશે બાલકૃષ્ણ ની ઈચ્છા તો નથી યશોદામાં જબરદસ્તી થી લાલાને ઉઠાવે સંત આશીર્વાદ આપશે બાલકૃષ્ણ ને ઉઠાવીને લઈ જાય બહાર ગયા પછી દાદા ને દર્શન આપવાની ઈચ્છા ન હોય તો માં સાડીમાં મોરું છુપાવી રાખે અને સાધુને પીઠ બતાવે પીઠ ના કરશન થાય દર્શન માટે હટ ન કરો લાયક બન્યો એ નાના હતા ત્યારથી એમને સ્વરૂપ છુપાવવાની ટેવ પડી સ્વરૂપ ને છુપાવી રાખે છે અયમ બ્રહ્મ શ્રી કૃષ્ણ એજ પરમાત્મા છે નારજી એ ભાર મૂકીને કહ્યું છે ત્યારે ધર્મ જ્ઞાન થયું આ વસુદેવજીના પુત્ર નથી સર્વના પિતા નારદજી જ્યારે કૃપા કરી છે ત્યારે ધર્મ જ્ઞાન થયું પ્રહલાદ ચરિત્ર ના સમાપ્તિમાં શ્રીકૃષ્ણના દર્શન કરાવ્યા છે સાધારણ ધર્મ વિશેષ ધર્મની કથા કરી સપ્તમ સ્કંદ પરિપૂર્ણ કર્યો અષ્ટમો આરંભ કર્યો છે સ્વાયંભુ ગુરો વંશોય વિસ્તરાછ એક દિવસ માં ચૌદ મનુઓ રાજ કરે પ્રત્યેક મનુ ના રાજમાં ભગવાન નો વિશિષ્ટ અવતાર અવશ્ય થાય છે આચાર યુગ જયારે એક હજાર વાર પૂરા થાય બ્રહ્માજી નોસ્ત્રોમાં એવું વર્ણન છે ચાર લાખ બત્રીસ હજાર વર્ષ પછી કલયુગ ની સમાપ્તિ થશે અત્યારે તો પાંચ વર્ષો થયા છે કલી આરંભ છે દ્વાપર યુગ ની સમાપ્તિ થાયતા યુગ ના વર્ષો બતાવ્યા છે બાર લાખ છન્નું હજાર બાર લાખ છન્નું હજાર વર્ષ થાય કે ત્રેતા યુગ સમાપ્તિ થાય બ્રહ્માજી ના એક દિવસ માં ભગવાન ના અનેક અવતારો થાય છે ચૌદ મનુઓ રાજ કરે છે નામનો અવતાર થયો ચતુર્થ મનવંતર માં ગજેન્દ્ર નો ઉદ્ધાર કરવા માટે હરિ અવતાર થયો પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો છે ગજેન્ કથા સાંભળવાની છે ગોધાર કરવા માટે ભગવાન શ્રી હરિ પ્રગટ થયા મહારાજ વર્ણન કરે છે રાજન શ્રવણ કરો આ સીધ ગીરી વરો રાજુટ મસ્તક માંથી મધ ધરે છે અને હાથિયો નો ધણી છે જંગલ નો રાજા છે એક વાર બહુ ગરમી પડી હતી ત્યારે મગર ના પકડ માંથી છૂટવાનો હાથી પ્રયત્ન કરે છે મગરનું જોર પાણીમાં વધી જાય છે હાથી સ્થલચર છે બધા એને છોડીને જતા રહ્યા છે મોટો કુટુંબનો ધણી હતો કોઈ એને સાથ આપ્યો નહી બધા છોડીને જાય છે મોક્ષ ની કથા બધાના ઘર માં થાય ગજેન્દ્ર જીવાત્મા છે જીવ જે ઘરમાં કુટુંબ સાથે સુખ ભોગવે છે એ જ ઘરમાં એનો કાળ પણ બેઠો છે જે ઘરમાં માનવ સુખ ભોગવે છે એ ઘરમાં જ એનો કાળ પણ બેઠો છે કાળ સમય થયા પછી પગને પકડે છે પગ શક્તિ બહુ ઓછી થઈ જાય તો સમજવું મરણ સમીપમાં પગ ની શક્તિ બહુ ઓછી થઈ જાય તો સમજવું મરણ સમીપ છે સાવધાન થઈને ભક્તિ કરો જે સાવધાન રહે છે એનું મરણ સુધરે છે જે ગાફલ રહે છે એમનો પ્રયત્ન સફળ થતો કાળ જયારે પકડે છે ત્યારે કોઈનો પ્રયત્ન સફળ થાય નહીં ઘરના લોકો એવા હોય છે બહુ દિવસ સેવા કરવી પડે તો થાકી જાય છે કંટાળો આવે છે ઉપેક્ષા કરેમ બતાવે છે બહુ દિવસ સેવા કરવી પડે તો પછી તિરસ્કાર પણ કરે બધા છોડીને જાય એકલો જીવ મૃત્યુ ની સૈયા કરે એને જ કર્યો હતો એ મંત્ર જેના સંસ્કાર બુદ્ધિમાં અતિશય દ્રઢ હોય એ યાદ આવે કામ વાસના સંસ્કાર એમાં ભક્તિ ના સંસ્કાર દ્રઢ કરો સતત ભક્તિ કરો પૂર્વ જન્મમાં જે મહામંત્ર જપ કર્યો હતો એ મહામંત્ર યાદ આવે છે કેટલો જપ કર્યો છે તે ભાગવત માં લખ્યું નથી સુખદેવજી મહારાજ વર્ણન કરે છે મહામંત્ર એને યાદ આવ્યો ભગવાન મારું રક્ષણ કરશે પશુપાશ વિમોક્ષ મુક્તા કરુણા બૃહતે નમસે ભગવાન કાળના પણ કાળ છે કાળ મગર જ્યારે પકડે છે ત્યારે ભગવાન સુદર્શન ચક્ર લઈ ને આવે ત્યારે જ આ મગર મરે છે કાળના કાળ ભગવાન છે મને એવી જગ્યા માં લઈ જાઓ કે જ્યાં કાળ મગર કોઈ દિવસ આવે નહી જ્યાં કાળની ગતિ છે ત્યાં ભીતિ છે મારે એવી જગ્યા માં રહેવું છે જ્યાં કાળ કોઈ દિવસ આવે નહી જીવને કામ કાળ પાસે લઈ જાય છે જે કામ છે એને કાળનાધીન રહેવું જ પડે છે સ્તુતિ કરે છે કૃપા કરો મારે એવી જગ્યા મારેવું છે જ્યાં કાળ મગર કોઈ દિવસ આવે જ નહીં ભગવાન દોડતા આવ્યા છે ભગવાન આવે છે તે ગજરાજ ને દર્શન થયા મારા માટે ભગવાન આવે છે ભગવાનને હું શું આપણે કમળ ઉઠાવી દીધું ભગવાન કમળ અર્પણ કરે છે અને હર એમાં હર એ નમા હર એ નામા શ્રી હરિને કમળ અર્પણ કર્યું કમળ થી કેમ પ્રસન્ન થાય છે એનું એક કારણ બતાવ્યું છે કમળ અલૌકિક છે બ્રહ્માજી ની સૃષ્ટિ છે નારાયણના નાભી માંથી પ્રથમ કમળ ઉત્પન્ન થયું કમળમાં ભગવાન ને કમળ અર્પણ કરો એનો અર્થ એ છે ભગવાન માં અલૌકિક ભાવ રાખો માનવનું કલ્યાણ કરવા માટે માનવનું આકર્ષણ કરવા માટે કમળ બ્રહ્માજી એ બનાવેલું નથી બ્રહ્માજી ની સૃષ્ટિ લૌકિક છે ભગવાન લૌકિક જેવી લીલા કરે છે પણ ભગવાનમાં અલૌકિક ભાવ રાખવો ભગવાન સુદર્શન ચક્ર થી મગર નો ઉદ્ધાર કર્યો છે ગજેન્દ્ર ને ભગવાન સ્વધામમાં લઈ ગયા છે મરણ મંગલમય થાય એવી ઈચ્છા હોય ભગવાન એને છુડાવે છે ત્યાં સુધી પાત્રીસ શ્લોક મુખ્ય છે નિયમથી જે ગજેન્દ્ર મોક્ષ નો પાઠ કરે છે ભગવાન અંતકાળમાં એને લેવા આવે છે તમને ભગવાન લેવા આવશે શરીર સારું હોય ત્યાં સુધી માનવ ભક્તિ કરતો જ નથી શરીર સારું હોય ત્યાં સુધી બુદ્ધિ બહુ બગડેલી હોય શરીર જયારે બહુ બગડે છે ત્યારે બુદ્ધિ સુધારવા લાગે છે આજે શરીર સારું છે બાજી તમારા હાથમાં છે આજથી ભક્તિ